Do-ru-ha-ика-ta but-ru nukum viray af-risa smo ga Shri Vayaani Sat Paa પ્રકાશનો દાદા ભગવાનના જે પ્રકાશ થયા છે એમાં આપણે કોઈ પણ કિંમત નથી રાખી અમૂલ્ય પરમ વિનય અને હું કંઈ જાણું નહીં આપણે વેચાણ તરીકે કોઈ દાદા ભગવાનની વાણીને એ રીતે ક્યારેય મૂકી નથી અને વાંચો ગમે ત્યારે તમે વાંચશો ને તમે મને આ પ્રશ્નનું સમાધાન જોતું હતું એવો પાનો અવર્થ જોજો ટ્રાય કરજો મને આ પ્રવતો એને સમધન પણ મળી એમાં મેં દાદાને કહ્યું કે દાદા આપ જે બોલો છો ને એ બધું છપાવવું જોઈએ તો દાદા ત્યારે કે હજી કવિરા ટાઈમ નથી પેકો અત્યારે આપણે છપાવશું ને તો ભાજી પાલામાં જશે કોઈ સમજદાર વર્ગ હજી આવ્યો નથી હજી એવું બોલતા હતા દાદા પોતે ભાઈ તે પછી હા પાડી ધીમે ધીમે એનું બી પેલો નિમિત્ત કવિરાજ બહેનો છે મેં ફંડ ફાળો શરૂ કર્યો હતો મેં એકસો એકાવન રૂપિયા કરી ને દાદાને કીધું દાદા મેં ફાળો થયો તમે જે બોલો છે બધું છપાવશું આપણે દાદા બહુ રાજ્યા બહુ રાજ્યા પછી ધીમે ધીમે આવું કનુદાદા કવિરાજ અને દાદા પોતે ત્રણ રવિવાર સુધી બધું ભેગું કર્યું નટુકાકારનું લખાણ એ બધું ટેપમાંથી નીરુબેને લખેલું કનુદાદાએ લખેલું બધું ભેગું કર્યું એ પીડી આમ પડી છે ત્રણ રવિવારે આઠ આઠ કલાક અમે બધા બેઠેલા ને પછી દાદાએ પૂછ્યું અને અમૂલ્ય શું રાખીએ ત્યારે કરું દાદાએ કીધું અમૂલ્ય રાખીએ ફરંગ હોય નહીં ને અમૂલ્ય એ જ આપણે અલૌકિક સંગી દાદા કહેવા કાળ દેખી ભાઈ ગયો અમે હિંમત ને એક વાર છબક સાથે આવું બી લખવું પડે ગમી શું એક છે, આપણે સાંભળીએ મને કે મને ગાવશો ચોક્કસ અહિયાં અહીંયા સેવા આપે છે હલો मुकाम नो आवाज काम ना थी थी काम। आवाज हमारा काम मने ना ना तारिक वागे भाव प्रकट दादा काली गो गो चारे लगी दादा कृपा मैं घमोजर मैं घमो मैं सवीस तारीख लगे मार्क्रमुआत आज ही नानो दादा छी तारीख भाव प्रगट किया लखती वक्त मर दर, दर आसू था પછી જે કવિતા છે નાની એમ એ પણ સાથે હું ગાઈ અને આ કવિતા હું મારા કવિરાજ ના ચરણોમાં અર્પણ કરું છું લોકો આપો કઈક આપો અને પેલો પ્રોગ્રામ થાય મારા જીવનમાં મારા ચોપન વર્ષ થયા છે ટીવી ઉપર મેં વગડાના ફૂલમાં લોક ડાયરામાં ગામ નો છોરો આવે છે ટીવી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે પણ પેલો પ્રોગ્રામ મારો આજ થી શરૂઆત થાય છે ત્યાર પછી એમ જોયું કે સવારે બે વાત કરતા અમે તમારા કેવાય અને હવે જપીયે છે અને એના માટે કે આજ તારું લેણું હશે હવે ચાલો ગણબી હવે બીજે ત્યાં એના કારણ હતા એ કે મારે ત્યાં ભજન ગવું છે છેલ્લા બે ત્રણ ધીમે બંધ થઈ ગયું છે બધું મહાત્મા ત્રણ દિવસ અહિયાં ત્રણ દિવસ થયા ને ચોથો છે આ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર અને આપણા સુખમાં પરિણામ આવ્યો ચોથો દાડો હા મહાત્માઓ દર્શન સાથેના જ્ઞાનમાં તો છે જ કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલાઓ છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત હોય ત્યાં એ એ જ્ઞાનનું દર્શન પ્રકાશ સ્વરૂપ દર્શન સ્વરૂપ હોય જ અને આપણા બધાના જીવનોમાં એ દર્શન પ્રકાશથી આપણે જ આપણને જેમ જેમ નજરાયા જઈએ અને અંદરથી આપણું જ પૂદગલ નજરાય મનથી મનના બધું જ બુદ્ધિ આપણું શરીરનું ચિત્ત શરીરના અહંકારની સ્થિતિ કે જે શરીરને કેવા કેવા રૂપે રાખે છે આપણને ડિસ્ચાર્જમાં છે તો એ ડિસ્ચાર્જમાં જતાં જતાં ખાલી થતાં કંઈ કેવા રૂપે રાખે છે હં પરંતુ એ આપણને હેરાન કરેલો નથી આ તો આપણે એને હેરાન કરેલો એટલે એને બિચારાને આવવું પડ્યું કે આમનું બિચારાનું પડું છોડાવો અમને બિચારો કરી નાખ્યો હું તો મારી જગ્યાએ તો મને શું કામ વિચારો કર્યો અહંકાર આ એટલે દાદાએ આ કાળમાં શાસ્ત્રોમાં જે નથી એ મૂળ વિતરાગોની ભાષા અદભુત દેશના સ્વરૂપે દેશના દેશ ના અને એ જ મહાત્માઓને આપી અને મહાત્માઓને પોતાના જીવનમાં સમજાતું જતું જાય છે કે બોલીએ છે તે આપણે કેવી રીતે બોલી શકીએ ધીમે ધીમે જાય છે પણ આપણને અત્યારે એવું અપૂર્વ ક્યારેય નહીં બોલી યોગ મળ્યો છે અપૂર્વ યોગ મળ્યો છે કારણ કે પરમાત્માનો યોગ આપણને પ્રાપ્ત થયો અપૂર્વ યોગ મળ્યો છે એટલે બધાને એમ થાય કે જલ્દી જલ્દી મોકશે અહીંયા તો બેવું કહ્યું પડે મારે ચાલ્યા જેવું નહીં બધાને થાય તને બહુ ઉતાવળ હા કે છે તને ઉડીને જતી ને એટલે દાદાએ કોઈ ધીમે રહીને ઉતાવળા રહેજો આપણો આજ્ઞા ધર્મ કરે છે આપણને આ ઉતાવળી કારમાં અને શ્રીમદજીએ કહ્યું આ કારના જીવનના જીવના બધા મનુષ્યોને ભારતમાં કામ એટલે જેની વેલ્યુ ના હોય એની વેલ્યુ મૂકી દેવી કામ અને એનાથી આ સંસાર જે આખો છે બધો હં માન જરાક ગમે ત્યાંથી જરાય મળ્યું ના હોય એ પ્રખ્યાતિ અને જરાક મળે ને ખુશ ખુશ થઈ જાય વધારે મળે તો વધારે નહીં રાખે પણ માન અને ઉતાવળ આ ત્રણ મુખ્ય લક્ષણો જોવામાં આવે છે આજના મનુષ્યોમાં ભારતમાં નરેન્દ્રભાઈ ત્રણ અને મહાત્મા એટલે આપણે કે એમાંથી બાકાત ના આવી ઉતાવળ કરવા માંથી પણ આ મોક્ષ મળે કોણ ઉતાવળ ના કરે ઉતાવળ જુઓ ને ભરત તને ઉતાવળ છે મમ્મી તારી બહુ પાકી છે તમે તો બધા સંભાળો કે છે એટલે મહાત્માઓને આજ્ઞાધર્મ નો પુરુષો હાર્થ એ આપણને આપણા પુરુષાર્થ ધર્મથી આપણો પુરુષ સ્વભાવ આ પ્રકૃતિમાં સાથે રહી રહીને વ્યક્ત થતો જતો જાય અને અહીંયા આગળ જ આપણને આ કારમાં ભલે સંસારમાં બધા છીએ વ્યવહારમાં છીએ છતાં પણ અંદરથી વૈરાગ રહ્યા જ કરે જોજો હવે વૈરાગ આપણને કેવું લાગે છે કે બહારના લક્ષણો ચિહ્નો હોય તે પ્રવારે એ તો ખોટું નથી એ તો હોવાનું જ છે વ્યવહાર ક્યારેય ન બન્યું જ નથી વિષુ કવિરાજ ક્યારેય બન્યું નથી અને એવું બને તો પછી આ જગતય ના હોય કશું જ ના હોય વ્યવહાર હતો છે અને કાયમનો છે એટલે કવિરાજે વ્યવહાર માટે બૂં રાખ્યું પછી જીવ જીવના માટે મૂક્યું એટલે વ્યવહાર માટે ખરું ને જન્મ પહેલાં ચાલતો હ એટલે આજે ઉત્તમ પર્વ જ આપણે ગણાય ચોથો દિવસ છે અને કુલિંદાઇ સાહેબ કેટલી સુંદર વ્યવસ્થા કરી છે કુલિંદભાઈએ અને એમના બધા સાથીદારોએ અને આપણા સુરતના સંગપતિ સાહેબ પ્રકાશભાઈએ અમારા પ્રકાશભાઈ જ્યારે જાતકા થાય તો એમને જ આપણે વસંતભાઈ સાહેબના ખાસ વાલા છે બહુ વાલા એ જાણે છે જાત્રા અને જેટલી જેટલી જાત્રાઓ નીકળી એમને કેટલું સુંદર થયું છે જોયું આપણે હ તે બે ચાર વર્ષ નીકળી ગયા હતા અને બધા ભાવનાથી કાઢીએ મેં કહો લાંબે ક્યાં જશો તો પછી એમને આ બાજુને ગોઠવ્યું સરસ કર્યું હરકા બેઠ છે સાહેબ તમે સોનાની દ્વારકા ખોરાક ગયા તો તમે જડી ગઈ ને તમને જડી ગઈ હતી કઈ રીતને જડી ગઈ હતી સોનાની દ્વારકા અને હકીકતમાં છે હસવા જેવું નથી પણ સમય સમયનું કામ કરે છે સમય સમય સમયનું કામ કરે છે આ જીવસૃષ્ટિ એને સમજવી બહુ મુશ્કેલ છે પરંતુ આપણે એ લાંબે એટલું બધું જવાની કોઈ જરૂર નથી આપણે આપણને સમજી લીધા બહુ મોટી વસ્તુ થઈ ઘણી મોટી વસ્તુ થઈ છે એટલે હવે એના પુરુષાર્થમાં તો લાગ્યા જ રહ્યા છીએ કે આપણે આપણને સમજાતા જતા જઈએ અને આપણી પ્રજ્ઞાદેવી શક્તિ છે શુદ્ધાત્માની પ્રાગ શક્તિ કહેવાય છે એ પ્રાગ શક્તિ અંદરને અંદરથી આપણને સતત ચેતતા રાખ્યા જ કરે છે ચેતવા ચેતતા રાખ્યા કરે છે પરંતુ અહીંયા જેટલું વધારે વાલ કર્યું છે એટલું કરીએ કરીએ છીએ આવું આપણે થયા કરે થોડુંક હં આમ તો એને શાસ્ત્રોમાં પ્રમાણ કયો શાસ્ત્રોમાં પ્રમાણ કહ્યું એક વખત જાગી ગયો પછી એને નિંદ્રા ના હોય કારણ કે નિંદ્રા તો જેનો ગુણ છે એને હોય હં જે સદાય જાગ્રત છે પરંતુ પરમ પુરુષે જગાડ્યા બધા દાદા હુંદર એટલે હવે આપણને જોખું બગાસું ઊંઘ ના આવે શરીરને આવે તેને જોયા કરીએ પરંતુ મેં બગાસું ખાતું ના કહીએ હા બોલતી વખત ખ્યાલ આપવો જોઈએ કે નાટકમાં ઉતર્યા પહેલાં બગાસું આવ્યું મારે રોલ કરવાનો એટલું ખમ જ પડી જવું તે વખતે નાટક ન પણ રંગાઈ નહીં જવું જોઈએ કવિરાજ કે છે એમાં રંગાઈ નહીં જવું જોઈએ આ ત્રિકાળી નાટકમાં હમ અને ત્રિયોગી નાટક પાછું તો મહાત્માઓ તમે બધા આજે પ્રસાદ લઈ લગભગ અમે જાણવા મળ્યું કે બારેક વાગે અહીંથી પ્રસાદ માટે જશે બધા કલાક દોઢ કલાકમાં પ્રસાદ લેશે અને દોઢ વાગે બધી બસો અહીંથી ઉપડશે એક વાગ્ય બધો પછાડામાંથી એક એટલે બધા શાંતિથી આરામથી નીકળાશે એટલે પછી ઘણી કર્યા વગર કુલિંદભાઈએ બહુ પ્રેમથી પ્રસાદ બનાવ્યો છે આજે ઘણો પ્રેમથી એટલે બધા આરોગ્યો હા સારી રીતે સારી અને તો તમારી જોડે થોડું બાધુ હોય તો આપી દેશે એવું મળે હાજુ જો સાધું જમવાનું બાધુ બધું આપશે તો એટલે આ સ્વયં સંચાલિત આપણો સંઘ છે કેવો આમાં કોઈ સંચાલન કરનાર નથી પણ વ્યવહાર છે એટલે વ્યવહારથી બધું હોય આપણને અને વ્યવહાર કોને નડે એવો ના સાચું કોને આવે ના ભાઈઓને નડે છે કોઈ બોલતું જ નથી પણ તમને નડ્યો વ્યવહાર હે પૈસાનો વ્યવહાર નડ્યો તરસ એટલે ઉરતો અનુભવ થયો નહીં તપ શું છે અને તને તપ શું છે પ્રેમલ આવું છે બધા અંબાબેન તમને નડતો હશે વ્યવહાર સાચું કયો ને સાચું તો પેલું પ્રેમલ અને છોકરા યાદ આજ બટલા કવિરાજ એક મુખાર બિંદુ પર આપણે જોઈએ તો આનંદ છવાયેલો દેખાય ને બધા આનંદ છવાયેલો દેખાય અમારા પેલા બીજાભાઈ તો જુઓ આનંદમાં રસિકભાઈ હા કઈ રાજભાઈ જાણે છે કલુભાઈ મોજી હતો તો દાદા એ બોલ્યા તો મારી મારીને ઠપકારી ઠપકારીને મોજી કર્યો જી એટલે આપણી સત્સંગની ભાષામાં છે આ પ્રયોગ દાદાનો દાદાનો આ જુઓ આજે એક સૂચના અમને લિયો રિસોર્ટમાંથી નીકળ્યા ત્યારે ત્યાંના એક ભાઈએ કહ્યું કે અહીંયા કોઈનો પડી ગયેલો અમે ઓફિસમાં આપી દીધો છે માઇક્રોમેક્સનો છે જેનો હોય તો ત્યાંથી કલેક્ટ કરી લેજો ઓફિસમાં છે લિયો રિસોર્ટના આમાંથી હા તો તમે કલેક્ટ કરી લેજો ઓફિસમાં છે ઓફિસમાંથી લઈ લેજો હા સુરેશજી બોલો હા થઈ જશે તમે થઈ ગયો એને પેલા કોણ લઈ આવે શું કોઈને કહો જ લઈ આવે મળી ગયો બસ શું મૂક છો કહો સાહેબ જો આપણા સુરેશભાઈ સાહેબ છે આ બધી વીડિયો વીડીઓ આ બધું મને છે અને જીતુભાઈ છે આવ્યો છે અમદાવાદ થી હા આપણે ફોટા બધા જોવો છે ને તમે બધા એ જીતુ ને એમની ટીમ આખી અને આ સુરેશ ભાઈ તે સુરેશ ભાઈ નો એ ચેલો મારે એમનો ચેલો લઉં સ તાજે જ કાલે 2011 માં સમિતિ ખરામ લઈ ગયા અને એની મેમરી માં આપણે દેવીની બહાર પડાય એવો અમારું દાદા આપની કૃપા અને આશીર્વાદ હોય અને પ્રોવિદાદ અને મહાત્માઓ મારે આ વખતે પણ વિચાર છે કે આ પાવાગઢની પાવાગઢ સુ આપણે જરૂર કરો જીતુ સુંદર બનાવ તો દાદાજી અમે કવિરાજ અને કવિરાજ અને આત્મપુત્ર સાથે દાદાજી અમે પોપોટો લંચ ટાઈમ પછી તરત બહાર નીકળતા હતા ડિનર પછી સાંજે નીકળતા હતા અને બધા ક્ષેત્રોએ અમે ફરી ફરીને કવિરાજ અને આત્મપુત્રોમાં બહુ લાભ લીધો મારી ન આપણે અહીંથી નીકળ્યા વગર જઈશું બધા જ બધા મંજૂર છે એવું તો એવું નીકળી તો જવાય છે આ પવિત્ર તીર્થમાંથી બધા યાદ રહેશે આ તીર્થ અને આપણે બધા બહેનો જે છે એના કેમેરો છે ને પછી સમેટો કારણ કે બધા એક એક લાઇનથી આમથી લાઇન બે કરી તમે આમ પેલી પાછળ ના એટલે અહીંથી આમ નીકળતા જાય સમજા ને બધા આમ કરીને પણ આપણે દસ પંદર મિનિટમાં પતાવી દઈએ અમારે પણ નીકળવાનું છે ટ્રેન પકડવાની છે ચાલશે કે પછી આમ આમ દર્શન કરી લઈએ ચાલે બધા ઉત્તમ ઉત્તમ ચાલો બહુ બહુ સુંદર બહુ સુંદર આટલા બધા છો પણ એક સાથે બધાના દર્શન થાય છે દર્શનનો ગુણ કેવો સરસ છે દર્શનનો ગુણ કેવો છે હા એ તો અનેકો ની સાથે એક સ્વરૂપ છે બધું દ્રષ્ટિ દ્રષ્ટિ તો ક્યાં ક્યાં ના પહોંચે પ્રકાશને પહોંચવાનો ચાલો બહુ આનંદ છે ખુબ આનંદ છે અને આપ સૌને પાંચ દસ કરી લો કરી લો બધા રહી નથી ગયું કશું તો આપણે સાંભળીએ સાહેબ હે ને કવિરાજને સાંભળ્યું તો કવિરામ સાંભળજો નહીં નહીં આપડો ના તમે નઈ તમે કહો ચૌદ એક જો અમે અને એનો અહીનો વંઠલી નો સોનું ઉમડ કરજો વ્યાપી ગયો છે ખલાસ સદયુગ ના એ કરજુ નું મેળો હતો ને એ દાદા ભગવાન જન્મ થકી ચડી ગયો અવતાર થઈ ગયો અને કેવા જીવનમાં બી સીધાને મોહો નહોતો એને કોઈ પણ ગયા આવ્યા ત્યારે મહેમાન આવ્યા હતા અને ગયા ત્યારે મહેમાન ગયા ભણી કે પછી બીરાબા બીમાર હતા ને ત્યારે આ બધા આફતપુત્રો સેવામાં ઉભા હતા ત્યારે દાદા બોલતા હતા કે જો સગા છોકરા હોવ તો આવી સેવા કર કોઈ એટલે મંત બધા દાદા સંતાનો જ કેવાય આપણે બધા દસ દસ વખત દોરાવતા જગદના ડો ગોલો ગોલો જ કરતા હતા એકદમ ગલગોટા ગાંધ હતા ગા અને એક નાની પ્રાર્થના બોલી લઈએ ચાલશે પરંતુ તમારે ટાઈમ છે પણ અમારે જવાનીઓ છે ગાડીમાં ગાડીનો ટાઈમ છે એને અમે ધીમે ધીમે થી લઈશું મન કરવા નમો વિદ્રો નમોરી નમો વાયરીણ Namo Loreshava Sāma. Aeso panchena mukhāro. Sabvapa vatpana zano. Subakana alam chasa vishīm. Munga alam chasa vishīm. Padamam avai mangalam. Om Namo Bhagavate Vasudevāya. Om Namo Bhagavate Vasudevāya. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અને હંત પરમાત્મા કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પર મહાત્મા હે અંતર્યામી કૃષ્ણ ભગવાન સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પર મહાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પર મહાત્મા દરેક જીવ માત્ર સ્વરૂપે બિરાજેલા છોટાત્માત્મા સ્વરૂપ મારા જે કઈ આજ્ઞાબંગનાનો જો ગયા છે જે તે આજ્ઞાબંગનાનો જો ગયા છે તે સૌ દશને આપની સમક્ષ મુસ્કુ છે તે સૌ દશને આપની સમક્ષ મુસ્કુ છેનો હૃદયથી ગુપસ્તા ઓર છે જે હૃદયથી ગુપસ્તા ઓર છે આપની પાસે ક્ષમા માંગુ છું ધરે આપની પાસે ક્ષમા માંગુ છું પ્રગટ સુદાત્ત પ્રભુ જે પ્રગટ સુદાત્ત પ્રભુ આજ્ઞાધારીને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો બધા ભેદભાવ છૂટી જાય